તમને ભાઈ મુખ્યાલયુ છે તમારા દાજ્ઞા મર્યા નું અને દાદા નું આ દિન નિધિ દર્શન જયારે નિધિ દર્શન કરીએ તે રૂપ થઈએ ત્યારે ઉત્પન્ન થાય શું થાય જે નિધિ દર્શન કરીએ પણ જીવતો હોવો જોઈએ કેવું સજીવન મૂર્તિ હોવી જોઈએ ફોટો બોટો ના ચાલે સજીવન મૂર્તિ આપણને ઠપકો આપે આપણને સંભેર પાડે ભૂલ ખેંચ્યો દેખાડે એવી મૂર્તિ હોવી જોઈએ ઓગણીસો ને અઠાવન અઠાવન માં તેનું પદ કવિ લખ્યું છે પેલું બોલ્યા બોલ્યા પછી આપણે પ્રસાદ લઈ લઉં પ્રસાદ કરી લઉં પુસ્તકો આપે બધા ને એના વ્યવહાર નીચે શુદ્ધ થઈ ગયું શુદ્ધ ઉપયોગ કેવાય બધું એના પદો ગાય છે બોલે છે શુદ્ધ ઉપયોગ રે કેવું શુદ્ધ ઉપયોગ હા તે દાદા ની આજ્ઞા થી નીકળેલા છે અને શુદ્ધાત્મા થઈ ગયેલો છે બે નો જો શુદ્ધ ઉપયોગ ચાલો બોલો બોલજો બરોબર સ્વરૂપ એટલે શુદ્ધાત્મા સ્વરૂપ પોતાનું મળ્યું ચોવીસંકર નું સવન છે આ સમજ હોય ને ગાય તીકરે શુદ્ધ ઉપયોગ એવો રે તો ભગવાન આ શુદ્ધ ઉપયોગ રે ત્યારે ભગવાન શું કહ્યું કે પુસ્તક ની અંદર ગાય હોય નઈ જોયોગ ના હોય પોતાનો શુદ્ધ આત્મા પોતે શુદ્ધ થયો અને શુદ્ધ દેખાય એનું નામ શુદ્ધ ઉપયોગ કેવાય ગયું નહિ તો આ જગત ના બધા સાધુ આચાર્યુભ ઉપયોગ હોય શું હોય શુભાશુભ હા શુદ્ધ ઉપયોગ થયો કોઈ કાળે ચોથું ઠેવાનું નતું ત્યાં બારમું ગુઠાણું થયું અને વ્યવહાર રહ્યું પાંચમું શું છે સાધુ અને છઠ્ઠું અને નિશ્ચય થી પેલું અસાધુ ને પાંચમું લિફ્ટ ગુંણું ઊંચું લેવું પછી ઉપર જઈને શું કરવાનું કે આજ્ઞા આપી છે ને આજ્ઞામાં રે એટલું ઊંચું થાય પછી ગૂંઠાણું વ્યવહાર ને બાર માં લાવીએ તાર ઉકેલ તો તારું છે પેલું પેલું ક્રમિક માર્ગ માં વ્યવહાર આગળ ચાલે અને તાર પછી નિશ્ચય ચિંતા કેવું કહ્યું ની તપ જપ બધા કરીએ તારું પછી થોડુંક આગળ કરે તો પણ આ એક આચાર્ય નું મિથ્યાશય ગું છૂટ્યું નથી જય સચિદા छूटे नहीं लाकड़ी मुकी लाकड़ी हो तो उपर वजन दीये तो वाखी थे ना छोड़े ઢ સંકિત કર્યું ભગવાને શું કહ્યું હા મિથ્યા સ્વ વલણ દેખાય ઘરું બધું દેખાય પણ સ્થાન ના સ્થાન દ્રશ ના થવા દે આ દાદા વિજ્ઞાન એવું છે શું છે લોખંડ નો વેપાર પણ આ તો લોખંડ નો વેપાર ચાલુ છે સમજી ગયું એટલે સ્થાન ને થોડે અમે જે આપી છે ને એ વર્ષો ના થવા દે સ્થાન ના છોડે તો કેવું આ વિજ્ઞાન ને સ્થાન ના છોડે એવું આપ્યું કેવું આપીશ સંગીત આપીશ પરમાર સંગીત આપીશ છે કાયક સંગીત જે કૃષ્ણ ભગવાન છે તે આપી આપ્યું હોય એટલું હું તો કઈ ઘેર તમને કઈ કરવા વળવા નથી આવવાના કારણ કે મારી લાઈન વળવાની નથી હું કઈ ક્રમિક માર્ગમાં ક્રમિક માર્ગમાં તો ગમે તે જ્ઞાની હોય ને તો શિષ્યોને લડવું પડે તે કાલે કહ્યું હતું તે કેમ કાલે હાડા હાથ લાગ્યા સમયકરણ કર્યું હતું કેમ હાથ વાગી ગયા ગુરુ ને વળવું પડે તે ગુરુ મગજ તપી જાય અને શિષ્યો મેં અકળા કરે તમે ઉદાસીન થયા પછી ઉદાસીન થઈ ઉલ્લાસમાં ઉદાસીન નહીતું ઉલ્લાસ ઉલ્લાસ આવ્યો ઉલ્લાસ આવ્યો રાતે કઈ શું રાહ છે શું અને વખત ખરાબ છે અહીંથી બેંક માં જતા વચ્ચે રતા લઈ રે તો મારી ઉભા ઉભા ઉભા અને આ તો આત્મા પ્રાપ્ત કોઈ લઈ લે મને કોઈ લૂટી ના જાય રસ્તા બહુ ચસમા લઈ લે કેવું કેવું હોટી લઈ લેજો તમે આ ચોવીસ શિક્ષકો નું સ્થાન છે શું છે અને પછી શું કે છે નીમ મહાવીર વીર છે ચૌદ લોકી માપ ટૂક્યા જ્ઞાની અતુલ જ્ઞાની ના કરવા દે ચૌદ લોક ના માપ ટૂંકા જ્ઞાની ને તોલવા ગયો અને માપવા ગયો તો તારી બુદ્ધિ મકાઈ જશે કે તારી બુદ્ધિ મકાય માપ ટૂંકા પડ્યા આખા ચૌદ ના ચૌદ રજૂ પ્રમાણ શ્લોક છે પછી શું છે નિમિત્ત કારણ અંબા પાછા કે ઉપાદાન તો તમારું પણ તમને તમારું ઉપાદાન પ્રાપ્ત કરી શકો ક્રમિક માર્ગ માં પોતાને જાતે કરવાનું હોય તો આ તો નિમિત્ત ઉપાદાન સહયોગી જ્ઞાન દર્શન નો ફૂલ પછી નિમિત્ત નામ ભલે સાક્ષાત્મ છે નિમિત્ત ઉપાદાન સહયોગી પેલું તો નિમિત્ત એટલું જગું થાય ઉપાદાન તો આપણે જાગૃત કરવું પડે શું કરવું પડે ઉપાદાન આપણે શું કરવું પડે કરવાનું કેમ કર્યું ના આ પર્વત ની ધાર ઉપર જઈને કાયોસ કરવાનું કહ્યું હતું ધાર ઉપર ઊંઘ ના આવે બીક માર્યા એટલે કાયોસેપ સારું થાય એ ત્રણ સારું પડી જઈશ તે બાપ પર નથી આ દાદા ની આજ્ઞા પાંચ નથી આલી ગમે વ્યવહાર કરો થાય વ્યવહાર એવું તો રૂપાળો નથી રૂપાયો દેખાય કર્મ બધા ખપી કાલે કર્મ બઉ ખપાય કરોડ રૂપિયા જમાઈ આવે તો એક માં એક જમઈ આવે તો એટલો વખત મોડું ઉલ્લાસ પછી ઉલ્લાસો ગઈ જાય શું થાય ઉલ્લાસ આવે નહિ એ ઉલ્લાસ પોતાનું સ્વરૂપ કોઈ કાળે પ્રાપ્ત નથી થયું એ ભેગું થાય તારે ઉલ્લાસ આવે જો ને અમને દસ વારે ઓછા થઈ જાય કાલે પણ દેખાતા દેખાય તમને દેખાયું એ મને દેખાયું તમને દેખાયું હા મારે કવિરાત ને ગોઠલો ફોડી ગયા તું અને પછી બરાબર છે કવિરાત તો બહુ બઉ આશીર્વાતું જો ને પદો કેવા આ પદ એ હેલું નથી કોઈ કદી એવો પાછો નથી હવે પૂરું થઈ ગયું હવે શું આપડે પદો લખી કામ છે બરોબર ની પૂરું થઈ ગયું કેટલા કેટલા પર્વત ની ધાર ઉપર પર્વત ની ધાર થી કેવી રીતે અહી ઉભું રેવાનું અહીં મોટી મોટી ખાઈ હોય તો હું પુરવાનું આ બાજુ આ બાજુ ખાઈ હોય તો કાવસક ધ્યાન ગુરુ એ કહ્યું કે રાતે જઈને બાર થી બે સુધી બે કલાક બે કલાક કાવસેક ધ્યાન માં રેજો અને પછી રાતે ના રેવાયું તો ગુરુ સવાર માં આજ કે તમારા કઈ બરકત આવે એવું લાગતું અને સેફ સાઈડ વાળું વિજ્ઞાન છે તમને કઈ જો ખાવા માં ઉઠવા માં કહ્યું કે રાતે બે વાગે કોઈ કરવો તો તમારા મમ્મી થાય અત્યારે આ ગઈ કે કઈ કાવેપ કરવો પ્રભુશ્રી ને કૃપાલ દેવ કહ્યું કે મુનિશ્રી કૃપાલ તાર કૃપાલ દેવ ની ઉંમર અઠ્યાવીસ વર્ષની હતી ત્યારે વાત કરી તારે અને મુનિ ચૌદ મોટા હતા તે બેતાળીસ વર્ષ હતા કે સાહેબ હા સંસ્કૃત ના આવડે શીખી રહી છે શું કે છે તમારે મોક્ષ જેવું છે ને આવું બોલો શકે છે એટલે પ્રભુ સીતા એ પ્રભુ શ્રી કહેતા કે હું થોભલો ચાલી પછી એમને એમ તો ઊંઘાઈ જાય ને થોમલો ઝારી અને પુસ્તક લખાટ પુસ્તક લાવો ને સ્ટડી કરો શું પણ એ તો સરળ પુરુષ હતા એ ત્રે પુરુષો સરળ ભેગા થયા બઉ ઊંચી વ્યક્તિ હતી સરળ કે આટલું સરળ હોય ને એવા સરળ હોય ને ત્યાગ કરવો ભોળા હોય તો ચાલે અહીંયા કરો કેવું વાલિયા જરા અને એ વાલિયા ના હોય કેવું ખબર એમને આ ના મળે એમને આ ના મળે આ લોકો ને જે મળે તે એમના એ ના હોય એમની પ્રખરતા ના હોય કેવી માર્ક ચાલુ કર્યો આપણે આવે ની તેને ક્રમિક વિજ્ઞાન આપવા માંડ્યું બધા આવીને બે પણ છેવટે મેં જોયું કે આ લોકો ને ચિંતા કમાવાની ચિંતા બીજી ઉપાદ્યો, ત્રીજી ઉપાધિઓ બે કલાક થાય એટલે પાછું ફરણ રહી ગયું ફરણ રહી ગયું એ હું બોલું તો મારા પર ચિંતા હોય તો મેં કઉ કેમ સાંભળ્યું નહીં સાંભળ્યું સાંભળ્યું આમ પાસે હું બોલે પણ હું સમજી એ આઈથી ઘેર ગયો છે ચંદ્રકાંત વડવા ચાલો આ તો એમને ઋષભદેવ દાદા ને કહી દેવા દો કે જો જગત નું કલ્યાણ કરવું હોય તો તમે કહો રીતે થશે નહી માટે બીજો હિસાબ આપો આ તો ઘરની ચિંતા હોય એટલે મેં વિષ્ણુદેવ ભગવાન ના આગળ એક કલાક સ્વામાયિક કરી ભગવાન ને કહ્યું મેં કઈક માર્ગ આપો કે આ કાળના લોકો ચિંતા પેલી મટી જાય પેલો મોક્ષ માં ને તાર પછી એ થશે તો ચિંતા રહીતા મારું સાંભળશે અને અમે એવું ફળતા હતા અમને દહી વળવા જોઈ અમે ક્યાં કરો પણ અહી ચિંતા થાય ચક્ર એવું છે આ મોક્ષ નો મોક્ષ સીધા મારું જાય ખોદી ચણતર કરી તારું મોક્ષ મળે કેવું અમારું અખર વિજ્ઞાન સીધો માર પેલો રચી આલો સીધો મારે બહારો બોક્સમાં અને પછી નીચે બેઠો યુવક તમને આક્રમ નો ખ્યાલ કરો હા યુવક માગણી કરી એમની પાસે માગણી કરી હા તો અમે માગણી કરી અમને કઈ નો ખ્યાલ હતો નઈ આ વ્યવસ્થિત કારણ કે મન વચન કાંઈ એકાત્મ યોગ હોય શ્રમિક ચાલે તમે હવે જોઈ ગયો આ તો મનમાં જુદું એટલે ભગવાન ભગવાન ને મેં કહ્યું મેં કગવાન આ લોકો ચિંતા થી છે ને આ તમારે જો જગત નું કલ્યાણ મારે નિમિત્તે કરાવવું હોય તો આ રસ્તો નથી માટે રસ્તો બદલો શું કયું રસ્તો બદલો તારે એમને કહ્યું કે અમારી પાસે ચિંતા થયો એટલે બધું કરી લેશે બેઠા એટલે હવે પાયા ત્યા છે નીચેથી અને પાયા એટલા ખોદવા આવ્યા પોણા આટલું ખોદતા પેલા સમય ના ખરો પાછા લેવા ગયા આ કામ તો બધું એવું જ ને જ્યાં ખોદવા જાય તો ખોદવાનું થાય આ લોકો નાખવાયું એટલે મેં તો એ દ્રશ્યો હિસાબ થી પહેલો છે સર લોકો ને મૂર્તિ લાગે અમને અસલ ધર અસલ રૂસે વાત થી તમારે શું થાય એટલે ત્યાર પછી મેં પૂછ્યું મેં કેટલા ભગવાન જોડે વાત કરો ત્યારે અમારું પૂછી લેતા હોય તો પૂછી રહ્યા તો બહુ જાતું મોક્ષ માર્ક કોણ મોક્ષ કોને આપવું તે પાસ માર્ક તમે જોતા હતા ચારી ને પિસ્તાળીસ ટકા જોતા હતા આજ ના આ તો દહી વડો ખાવા લોકો છે ત્યાં કયું અને શોખીન લોકો છે અને બહુ જોડે છે અને સિરેમાં જોયો નથી પેલો તમને યાદ હોય તો તમને આ બધું સંસાર ની ક્યાંથી ખબર પડી જાય છે અમને બધું વિજ્ઞાન દેખ્યું બધું આ વિજ્ઞાન અમારા હાથે દેખાય બધું કઈ ચોપડી ના હોય ને ખરું થાય પણ હાથ ગાલે બીજામાં જરૂરિયાત ભાઈ એટલું જ હાથ ગાલે લોકોને જરૂરિયાત હોય એટલે મેં કહું સાહેબ જેટલા ટકા પાસ કરાવવાના તમારા ઘરમાં તમે સ્ત્રી પોત્રી નીચે નથી કર્યો કોઈ તો હવે અહીં પોખશું મને કેટલા ટકા સુધી સાહીઠ ટકા વાળો અમારો ચંદ્રક ટકા પાસ કરવા રાખો બે સાહીઠ ટકા ચંદ્રકાન્ડ્રેસ પાસ કર્યા ત્યાર પછી કોઈ આવવા ના મળ્યું પછી બે ચાર જણ આવ્યા અઢી ટકા આપી દીધી મેં ભગવાન ને પૂછ્યા વગર શું કર્યું ઘરા બીજી દુકાને જે તમે એટલું ના આવડતું એટલે ચલાવી લેશે કારણ કોલેજ માં કોઈ ના આવે એમ નગરી રાખે અને ભગવાને કહ્યું સાહીઠ ટકા હોય તો પાસ કરી દો એટલે પાછા ફરી ચંદ્રકાંત રાખો કે માઇનસ છે જેને કશું ના આવડતું હોય તો એક બાજુ આવડતું હોય એક બાજુ ચિંતા કરતો હોય એટલે પછી પાર થઈ ગયું આવડ્યું કોણ ચિંતા ના કરતો હોય પણ આવડે ખલાસ થઈ જાય આવડે ગુણ્યા ચિંતા બાજા ચિંતા થઈ ગયું શું રહ્યું સામાન ની એટલે બે ભગવાને કહ્યું ને તારે કદાચ પાર વેલ્યુ રાખો આ પાર વેલ્યુ બઉ તારે પાંચ પચાસ ઓ માણસ આવી છોક માણસ છે પછી મેં કહ્યું આ તો ભગવાન ના દુકાન નો ખર્ચો મોટો છે અને આગવાન ભલા છે માઇનસ રાખો પછી માઇનસ માં ભગવાન ગયા તાર પછી ફરી પૂછવા ગયો નથી સમજી ગયો ભગવાન નો આશય તમારા હાથમાં મુકેલી સત્તા તમે શું કથા મને સત્તા એવું લાગ્યું ના મનમાં એમ થઈ જાય છે કે આ બધા લોકો લઈ જશે અહીંથી આ થોડા ઘણા છે તે આ લઈ જશે એથી ભગવાન ને તો ખબર કે ભગવાન આ બધા દર્શન કરવા આવ્યા છે મારો હિસાબ થી કહી દેજો પૂજારી મારા પૂજા કરી લેશે પૂજારી છે આપડે કોચી શું કે છે એટલે આક્રમણ કરે છે આપડે ની મી કોક ને આક્રમણ થાય આપડે ધર્મ નહિ કેવું અમારે તારા ગ્રહ શું કરવા તારે બીજા દેતા મોકલી આયજે બધા મુંબઈ ના બે હડ્યો આ વિનાય બધું રાખે એટલે એમની ગાડી પર બે હાર્યો તો અમને નક્કી કર્યું કશું બોલવું નઈ રે તો અમને મનમાં એમ થાય છે કે મારા ઘરાગ લઈ જાય છે એટલે કશું બોલવું નહીં મેં નક્કી કરી દેવું ચલો ગણું માઉનમ ત્યાં માંથી એવું બોલી ગયો કઈ વાતમાં તબિયત ની ખબર પૂછી તાર આ પરગોટા ફૂટતા શું વાર લાગે આવું બોલ્યો એટલે પેલા દેહ ને પરગોટો કે પરગોટો કે છે ભારે પુરુષ કેવાય કેતો એ પૂરું કે શબ્દો બોલ્યો તાર પરવા લઈ ગયા તો ઘણ નહી કોઈ દેશનો પરગોટો કેમેલો દુનિયામાં જન્મેલો જ ના હોય મુ જો જો પરિસ્થિતા નામજો હું સમજી પ્રગટ મૂર્તિ છે વડવા ની મહી ભોયરા ની મય ઋષભદેવ ના દર્શન કર્યા ને અમે જયારે તમે આગળ ઉભારીએ છીએ ત્યારે ત્યાં આગળ એમની આરતી પારતી ઉધારીએ ત્યારે ત્રણ આગળ શું થાય છે ગજબ નો દાદા નું એ ભગવાન મૂર્તિ હસ્તા બધા ઘણા જોઈ ગયેલા એટલે મારું કેવાનું છે કે સાઈન ટકા નાપાસ કયું નઈ સાઈન ટકા માઇનસ ત્યાર પછી ને તો આજે અગિયાર અગિયાર ટકા લીધેલા છે આ તો કામ ના માર્ગ ને કોમ ના સા ચિંતા કર્યા વાંચી ડિફરન્સ પડે એમ પૂછે છે પેહલા તમે જે જ્ઞાનીઓને જ્ઞાન આપ્યું અત્યારે જે માઇનસ વાળા આપો તો એમાં ફેર પડે ખરો એમ ના ફેર તો અમારો બીજો કશે નહી પછી જે આગળ વધે માઇનસ વાળા આવે છે બે ત્રણ ટકા માર્ક વાળા આવે છે અને ચાર પાંચ ટકા વાળા કોઈ કોઈ ને એટલે પેલા મને તો સાહીઠ ટકા વાળો એટલે મેં માલ જ બગડી ગયેલો છે તો કોઈ પાંચ ટકા મળે પોતાની જે અનંતીઓ બધું કામ કરી લે કેવું બધાની ચક્રમ નો કેવું ચક્રો હા ઘરમાં તમે ઘરમાં બહાર આવે ચક્રમ જેવા છો તુય ક્યારે તું ચક્ર ચક્ર ની વાઈ બધું કે પણ આ વિજ્ઞાન કેવું સરળ ને દાયું દાપણ વારું કોઈ જાત ખૂણો નહીં ખોસો નહીં કરકરતું નહીં તું મારું રેશે ને જેવું નથી લાગતું પંચે તેમાં એક દાડો પોણા દેખાય ઠંડેક વારે તો આખું દાડો જે છે બ્લડ છે ને આખું ચમચમી જાય બિચારું ચિંતા થી હે ગરમ થઈ વર્ટ થઈ ને ચમચમી જાય અને આ તો નિરામ છે ઠંડક અને નિરાકતા શું નિરા એક અષ્ટિ ભગવાન તમે તમારે નહીં કઈ રીતે આવો હોય નહીપારમાં કમાયા તો આયા ફરી લેવા ફરી મારી લેવા આવે કે હવે ખરું કઈ કોઈ અવતાર જે નથી પાન નથી ચાલે નાસ્તો ચાક ને તને કેવો ને આપડે શું ઉપયોગ મોરે શું કઉ છું શુદ્ધ હોય અને ફાઇલો ની ઓમ નમો ભગવતે વાસુદેવ ઓમ નમ શિવાય જૈ શ્રી રાષ્ટ્ર હા ઈસકી પરવાનગી નઈશકુ તેને કાકુ ક્યાં થ્રી પરસે આવી શું કહ્યું દલાલી વધેલી છે તેમાં બે ટકા તો દાદા ભગવાન માં જ ખપી જાય દાદા ભગવાન બોલે એમાં બે ટકા વપરા જાય એક ટકો પછી રહી ગઈ ચાર ચાર નાસ્તામાં વપરા જાય બીજી દલાલી તમારે ખરે નઈ અમારું પાસે એવું અમારી પાસે સિદ્ધ ભગવાન ની જે સુખ છે એવું સુખ અમને વર્તે છે એ ફક્ત આ દેહ નો બોજો લાગે છે શું લાગે છે અને તે બોજારૂપ અમે અમારે નથી બોલ્યા અમારા પાડોશી છે તારા વગર તો મને ગમતું નથી એમ કહું શું કહ્યું હારો હારો પાડોશી મળ્યો છે અને એમના નિમિત્તે મારે જગતનું કલ્યાણ ભાવના હતી તે પૂરી થાય છે શું થાય છે અંબાલાલ ભાઈ હું તો માથે હાથો ફેરી શું અઢદ વર્ષે અઢે કોમ હારો કરે છે ને મેડા થઈ ગયા શું થાય સમજ એટલે માથે હાથ બાદ ફેરીએ હારા દેખાય કર્યા અમે કહે છે માગ માગ શું માગું આપું કોઈ કોઈ માગતા નહી આવે તો પછી આ અમે કહેતું કહીએ અને અમે એની ફી માગતા નથી દવાખાનું મોગું બઉ છે માગી લીધું છે માઇનસ તર ને દ હું બોલાવા ના છું નહી પાપડ ભાગવાની અમારા માં શક્તિ નથી આખા બ્રહ્માંડ નું અમારી પાસે બધું છે શું છે પાપડ વાળી શક્તિ તમારે આ લોકો તો પાપડ શું ઘર હોવું છોડી નાખે નિમિત્ત કે આજે નિમિત્ત ભાવે પણ તમે આટલા બધા જગત નું કલ્યાણ કરો છો તો તેનું પુલ તો ભેગું થવાનું ને તે પૂલ ક્યાં ભોગવવા જશે અવતાર છે ને એક અવતાર છે ને ચરમ ભાવ માં જ્ઞાન લેવું પડે કરવું જરૂરી કરવું ખરે એક બે અવતાર બાકી રહ્યા છે હજુ છેલ્લા થઈ ગયું જ્ઞાન જ ડોળાવાળા હોય કેવું અને આ તો આપ્યું છે એવું જ્ઞાન જ તમને ચક્કી જ નહીં દેખાય એ ડોળાવાળા માંથી ચોખ્ખું થવાનું અને આ તો સંપૂર્ણ શુદ્ધ આગુબા થાય ફક્ત મનમાં એમ થાય પેલા ગરમ ખભા નઈ એના બોજો રહ્યા કરે બીજું જો ખભા હોય ને તેને બઉ કઈ વાંધો નઈ કોઈ કોઈ અમને વેપાર કરીએ છીએ પણ ઇન્કમટેક્સ વાળોકશન ના લે કોઈ પણ ઓબ્જેકશન લે નઈ ઘર વાળા ના લે બાર વાળા ના લે ની અમે અમે જયારે ગાડી ઉકડે ત્યારે બધા લીધો આવતો કરે તો એક જાય અશુભ કર્મ ક્યાંથી આખું પેલું એ રહ્યું શું રહ્યું કે બે છે તમને દેખાયા બગડે થી શરીર બગડેલું હોય પણ આત્મા સેવન દેખાતો તમે સરસ ભાઈ ને જો અડ્યું હોય તો તમારા ઘરે નરે અરે નરે બે દે બરો કે કઈ ગયા હતા નામ તમામ આવ્યા કરા તો તમાર નથી યાદ આવતા બધું વ્યવસ્થિત છે ને બધું વ્યવસ્થિત વ્યવસ્થિત છે આ જગત સારા છે એ બધું બરોબર છે પણ એવું કઈ બોલાય નઈ કઈ ગુનો ગણાય અને ન બોલીએ તો એ ગુનો છે ને જો બોલીએ તો એ મોટો ગુનો ચાવી જાતનું લખાણ કરવા શું કહેવા માંગો છો તમે છું છે તમે માંથી ભાઈ રાજ મોદી આ ભેદ ને અનુભવ સહિત વર્તે છે તેને કેવું સહિત છે આત્મા અનાત્મા ના ભેદ ને અનુભવ સહિત વર્તે છે તે બોલે તો હતો ને જેમનું બોલવું એનું બોલ છે પણ હજુ ભેદ નો અનુભવ થયો નથી ભેદ નું હા એટલે જેના ભેદ નો અનુભવ થયો છે અને આ તો ફોરેન હાથ ગાલે છે આ બધું ફોરેન છે બધું એટલે પોતે નિરંતર પોતાના સ્વ માં જ રહેશે એવો વિચાર છે એ પોતે છે તો નિરંતર સ્વ માં જ રહેશે ભેદ જ્ઞાન નિરંતર એમને રહેશે અને જયારે તમારે અમારે શું થાય છે પછી બોલવું તમારે કેવું વ્યવસ્થિત થઈ ગયા તમે તમારે કાર્ય કરે જાવ અને પછી કપાઈ જગ્યા તારે કેવું વ્યવસ્થિત છે તારે હજાર અને પછી જ્ઞાન થયા ભેદ ભેદ એનો ભેદ અનુભવ થયો ને બધા કોઈ કામ આપડે શરૂ કર્યું પણ આ તો મોત જાગતો પડી એ દુરુપયોગ કર્યો લોકો દુરપયોગ કર્યો શું કયું એટલે અમે એમને કહ્યું અને જો તને આગળ ચિંતા થાય તો ભવિષ્ય વ્યવસ્થિત ના માં છે એટલે કેવું વ્યવસ્થિત છે હજુ સોરી